જ્ઞાન જન હે પરમા નંદ મેદાદા જય શતચિતયા નિર જન સિદ્ધ અરીહ ણ હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ્રા મન હરજન વલ્લભ મુરલી મનો હર જ્ઞાન શુધામૃત ભર નિર ગ્રંથિ સમરસ દશા વિતરાગ અનુપમ આત્માનંદી પોષ્ટિ વચન બડ નિષ્કામે કરુણામય પલ્લ પલ્લ પ્રગટ દીવ જ્યોતિ જડ જગયા ખાન નો ટાડો દડ દડ પ્રગટ દીવો જ્યોતિ જડ જગયા ખાનો ટાડો દડ નિરભે અબુધ પડ છંદ અન ગુણ જય સચી દાનંદ કરુણા શર હે મોક્ષ શબંધી શાશ્વત શરણમ મોક્ષ શબંધી શાશ્વત શરણમ શરીર છતાએ હ શરીર ભાવે શરીર છતાએ આ શરીર બાવે બિચરે સર્વજ્ઞ તને વંદન કરો જો બિચરે સર્વજ્ઞ તને વંદન કરો જો દાદા ભગવાન ને નમસ્કાર કરો જો આદા ભગવાન नमस्कार करूचो सर्वदेवलोक नो राजीप ज्ञानी पर परिश तोई मात माने उपशर त्यारे। तोई मात माने त्यारे आवे दादाजी दरे जेव आधु हो, हो लस्कर आधु मोक्ष मोक्षदान शाते વૈદાન ખાજો હૃદય કમળમાં જ્ઞાન ભક્તિ પ્રાર્થો અસિદ મંદિરની તંદુરસ્તી પ્રાર્થો અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થો અસિદ મંદિરની તંદુરસ્તી પ્રાર્થો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 બોલતા દાદા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના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 આપડા અગ્રિમ અક્રમ વિજ્ઞાન આપતા પુરુષ સાહેબ આવ્યા છે કે નહી વિજ્ઞાની બધા ગુડ રહસ્યો સ્પૂટ કરે છે બધા આ વખતે એવું ગુડ રહસ્ય એમને સ્પૂટ કર્યું છે દાદા ભગવાન મારફતે કે આત્મા શો પરમાત્મા બધા આખા ભારતમાં બધા ગાય છે બોલે છે પણ એવી સમજતી બોલે છે કે આત્મા છે તો પરમાત્મા થઈશું પણ આત્મા થયા વગર કેમ ના પરમાત્મા થશે એ વાત બધી ખ્યાલ નથી આવતો આખો એવો છે બધો કોઈ વસ્તુ થાય તો જ એનું પરિણામ આવે નહી તો પરિણામ ના આવે હવે થવું કે કોઈના હાથની વાત તો બહુ સારું થઈ ગયું ને બધા ધાર્યું કરી નાખે ને કોઈ બાકી રહેલું હોય ના કોઈ બાકી ના રહે એટલે કર્યું થતું નથી પાછું બધી રીતના કરવા મને છૂટીને બધા સંપૂર્ણ થઈને બેઠા છે એવું યોગેશાનંદજીએ બહુ આજના છેલ્લાંકમાં બહુ સારું સમજાયું છે કે દાદા પુરુષ કહ્યું પણ આત્મા પુરુષ છે તો પરમાત્મા થાય જ ને તકે બરાબર છે પણ તમે હજુ તો પુરુષ થયા છો એની પ્રતીતિમાં આવ્યા છો બીજું કશું નથી થયું આ પ્રતી એટલે સામાન્ય વસ્તુ છે પ્રતીતિ એટલે ઠોસ શ્રદ્ધા ખુલ્લી થઈ જવી અને એ એના મૂળિયામાંથી હાલે જ નહીં આમ એને ક્ષાયક પ્રતીતિ નથી કહી ક્ષાયક એટલે શુદ્ધાત્માનો જોવાનો પ્રકાશ છતાં દેખાતું નથી અને જે દેખાય છે તેને છે હું માનીયે છીએ નથી ને છે માનીયે છીએ એ આખો પડદો ત્યારે પછી ચારિત્ર જેને આજના જમાનામાં ધર્મમાં કહેવામાં છે શરીર રીતે તર આજે ચારિત્ર મુખ્ય રહ્યું એવું આગળથી ચે આવી બળે પુરુષ ચલે ગયે પીછે ઉકે નિશાન રહી ગઈ ઓછે ચલતે રહે પુરુષ કાં હાજર હૈ પુરુષ કૈસા હોના ચેપુરુષ હોય એ દાદા ભગવાનને અચ્છા ઢંગ સમાજાયા કે જો પુરુષોત્તમ પુરુષોત્તમ હુઆ હૈ પરમાત્મા શરીર હૈ માનવ દેહ હૈ હા માનવ દેહ કે સાથ હમે પાયા હૈ શુદ્ધાત્મા પદ और प्रतिदिन समुख से और इसी ढंग से अंतरात्मा स्वरूप से हमेरा पुरुषार्थ रूपी धर्म से आज्ञा धर्म से हमेरा जीवन जिया रा जाता है उसमें पुरुष पुरुषोत्तम होता जाता है पुरुषोत्तम जो व्यवहार में उत्तम की સંજ્ઞા ઓ ભાષા હૈસા ઈંગ સે નહીં પુરુષોત્તમ મહિના જો સારા જગત કા સેવા કરવાવાળા સેવક હૈ વ્યવહાર મે બહુ પ્રખ્યાતિ પામતા હૈ સેવા કરે હૈ તરસ્કૃત હોતે હૈ સભી પ્રકાર કે સેવક જાનતે સેવક હૈ ફતપુરુષ કી और पुरुषोत्तम पुरुष की नजरों में वो सेवक ही है वो व्यवहार में नहीं होगा किसी को मालूम नहीं फिर भी और उनका भी सेवक क्यों के जो कभी भी किसी की सेवा लेता नहीं क्या कभी भी किसी की भी ऐसे ऐसे महापुरुष की सेवा ही सभी को भाग्यमय आती है नहीं तो नहीं आती है। तो हमेरे महात्माओं को પદ આહિસ્તે આહિસ્તે આપણે હર એક જીવન મેં એક ખુલ્લા હોતા જતા રહેતા હૈમે કોઈ નેશનલિટી જાત જાતિ કાટ ક્રિડ કોઈ ભી ઉત નહીં આતી શરીર શરીર કો ભેદશે બીચમાં કોઈ ભેદ નહીં હોતા નજર મેં એસી હૈ બળા અચ્છા લંબા હૈ ફસત મેં દેખ લેના આખી કા અંક હૈસા ખ્યાલ દીપોત્સવી અંક હૈસા જન્મ જયંતિ જન્મ જયંતિ અચ્છા દાદા કી જન્મ જયંતિ હા મહપુરુષ કી જન્મ જયંતિ વ્યવહારમાં જન્મ જયંતિયા મનાતી જાતી હૈ આધ્યાત્મિક જન્મ જયંતિ હૈ આધ્યાત્મિક જન્મ જયંતિ પરમાત્મા અવતરણ હુઆ હા અરવિંદ કહા ગયા તું ઘૂમ ઘૂમ કે યાત્રા કર કે આ ગયા હા કૈલાસ ગયા હતા અષ્ટાપદ ઢૂંઢ નિકાલને અષ્ટાપદ અચ્છા કોઈ બાત નહી અભી તું તેરી બાત તો રાખો અકેલેવાદા સભી ગયે ક્યુ કે લેન વચન કાયાસે લાયાબિલિટી કેટ બધી ભરપાઈ કીતી હૈ બસ નહી ભરપાઈ કરની પડેગી નહી તો એનપીએ હોય એક પછી આપણે નવા વર્ષના એકબીજાના સુભાશીષ એકબીજા લઈએ અને કરીએ ચાલો જય સચિદાનંદ આપણે જે આત્મા પરમાત્મા કેવલ જ્ઞાન ખુલ્લા હોય ક્રિયા પુરુષ ક્રિયા ચાલુ હોય કેવલ જ્ઞાન થવું જોઈએ કેવલ જ્ઞાન થવું જોઈએ ને પછી આત્મા પરમાત્મા નહીં खोने से नहीं होता जिन्हें हो गया है उनकी कृपा से ही होता है दूसरा कोई रास्ता ही नहीं चारा ही नहीं एक क्रम मार्ग में यही बात है अक्रम मार्ग में सर्वप्रथम ये बात है पहला जवाब मिलता है पीछे हमारी जीवन की रीति नीति सभी हमें पूरी होती जाती है पहला मोक्ष में बैठा देते हैं पीछे सारा व्यवहार आपका महल चढ़ लो वित्राग महल कोई क्रिया करने वाला नहीं ए, मन वचन काया का लेकिन अंदर से अंदर से मै कारण भाग से तो केवल ज्ञान की सर्जन होती रहती है बिना सर्जन हुए परिणाम नहीं आता वो कारण सर्जन है तो आज्ञा धर्म का हमेरा सभी का जीवन वो कारण केवल ज्ञान खुला करे ऐसा जीवन है जहां तक हमें पुरुषार्थ में है आज्ञा धर्म के बस ये सीधे बात है સીધી સાદી ઉમે પૂરી સારા જૈનો કે સભી આગમ આ ગઈ હિન્દુ વેદાંત સબક આ ગયા સારા વિશ્વ કે સભી શાસ્ત્ર આ ગઈ એ પાંચ વાક્યમાં જય સચ્ચિદાનંદ ચલો મહાત્માઓ આજે નૂતન વર્ષ છે આપણા બધા માટે જેમ બહાર વ્યવહારમાં આ સવારે આપણે જાગ્રત થઈને બધે રસ્તાઓ પર જઈએ જોઈએ તો કેટલું સુંદર લાગે છે કે કોઈ છે જ નહીં બધા મંદિરમાં ગયા હોય અહીંયા ગયા તે બધા બધા અને આજે તો ગમે તેવા સંજોગ ના ખુશ કરતા હોય છતાં તો સાચું જ ને એટલા માટે આપણે ભેગા થઈ જાય છે અહિયાં એટલા માટે અને કવિરાજે તો બહુ સુંદર ગાયું છે ને એમાં નીત દિવાળી નીત નવું વરસ કઈક એ બે લા બોલો ને સાહેબ કંઈક છે ના દીપ માળા દિવાળી થઈ છે વિના દીપ મા દિવાળી થઈ છે દાદા ભગવાનના પગલાં થયા ત્યાં દા ભગવાન ના પરલા થયા ત્યાં પરમ હંસ આત્મન નાચે થઈ થઈ છે પરમ હંસ ભગવાન ના દાદાના પગલા કહીએ છીએ અરવિંદભાઈ પરમાર્થ આ જ રહેલો છે વ્યવહારથી આપણે ગુરુજી મૂકો કે દાદાના પગલા એટલે તો તીર્થંકર ભગવંતો કહેવાય હમ આ રીતે જ છે એ દાદા શબ્દ બહુ જ પવિત્ર છે દાદા શબ્દ કે જ્યાં આગળ કોઈનો ક્લેમ વ્યવહારમાં સંસારમાં છતાં એ બધાના પરીખમાં આવી શકે એવા હોય બચ્ચું હોય અભણ હોય ગામડા હોય ગમે તેવું આદિવાસી હોય ગરીબ ગરીબ હોય ચોર હોય ડાકુ હોય બધાને આવી શકે બોલો હવે વાત કઈ બને ભલે ક્યાંથી સમજાવ્યું ને એટલે આજે આ કારણ એ વિશે દાદા ભગવાનનું પ્રાગટ્ય એટલું અદ્ભુત છે આપણા બધા માટે અને આ જીવન આપણે જ આપણે પોતાનું આપણું જીવન આગળનું આજનું જેમ જેમ સમય ગયો તેમ આપણે પોતે એને સરખામણી સ્વરૂપે જોતા જઈએ કે શું અને શું છીએ તો પણ આપણો ઉલ્લાસમાં તો ખુલ્લો થતો જતો જાય અને ઉલ્લાસતા જેટલો ઉલ્લાસમય એટલે આત્માએ કરવું ને શુદ્ધાત્માએ કરીને આપણા પરિણામો રહે ને તો આપણું પૂતગલની શુદ્ધિકરણ એટલી મજાથી થાય બહુ સુંદર રીતે થાય પરંતુ આ પાંચમો આરો છે કરિયુગ છે અને બધા વ્યવહારો છે આપણા બધા અને કર્મકૃત અને એના બધા ગમે તેવો ઉદય આવે એ ઉદયમાં નિશ્ચય નિર્ણય બળ આપણું જો ટકી રહે આ પ્રમાણે ભલે સંજોગોના પ્રેશરમાં ના રહે તો પણ એ બળ આપણને કામ કરશે પણ એ નિશ્ચયનું બળ પ્રાર્થના સાથેનું હોવું જોઈશે શું કહ્યું નહીં તો પાછું આપણે પોતાનો નિશ્ચય કરી બેસીશું બધા એ ના હોવું ઘટે નિશ્ચય તમારો પોતાનો પણ શક્તિ માટેની પ્રાર્થના હશે તો નહીં તો લઘુતા ખુલ્લી થાય એવી નથી સતત એના માટે કે દાદા ભગવાન શક્તિ આપો મહાત્માઓ આપના સર્વોદૃત સદગુણો મારામાં સ્પુરાઈમાન થાવો આપના બધાના આશીર્વાદ મળો આપતા પુત્રો આપના અમારા આશીર્વાદ મળી આપણે પ્રાર્થના કરી લેવી જોઈએ બધા એકબીજા માટે કારણ કે મહાત્મા મહાત્માથી કોઈ કોઈના ઉપર ઉપકાર કરતો નથી બધા સમજી ગયેલા છે હમ પરંતુ એકબીજાથી ઉપકારીત થાય છે એ પણ સમજી ગયેલા પાકા એ સમજી ગયા છે એટલે તો અર્થાત કરવા પણ સંજ્ઞાઓ બધી દેખાય છે દેખાવામાં હોય છતાંય નથી એટલું તો છે અરવિંદ આપણે નજરા નજરિયાથી જોઈએ તો સમજી ગયો ને આપ સમજ તું સમજી લે છે બધો છે ચાલો આજે આપને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે ખૂબ ખૂબ આશીર્વાદ છે તો આજે અમે બિહારી આનંદજીને કહીએ કે આ નૂતન વર્ષ છે એનું કોઈ પદ નહીં આપણે ફળશ્રુતિ અમને સંભળાવો ને સુંદર ભગવાન જયકાર जय जय कारो दादा भगवान रासि जय जय कारो दादा भगवान रासि जय जय कारो दादा भगवान रासि जय जय कारो કારો દા ભગવાન ના ચો દા ભગવાન ના ચિન્ઈ જે કારો દા ભગવાના ચિનઈ જે કારો રાધા ભગવાન ના સિંઘ ભગવાનના ચિંદઈ જે કારો ભગવાનના સિંઘ જે